ભટકોમ બાકી રાખી છે તમે કઈ કઈ ભટકી આવ્યા અસર પાછા ગુરુદેવ ગુરુદેવ કર્યા કરો છો જ્ઞાન ગમે તે માણસ નું ગમે ત્યાંથી જ્ઞાન આપડે એ બધું એક એક શબ્દ આપણા આત્મા કબૂલ કરે બધા કબૂલ કરે મુસલમાન હોય તો કબૂલ કરે ને અત્યારે મારા સાધુ મહારાજ જે આખ્યાન આપે છે એમાં આત્મા સંબંધી બઉ બધા નથી બોલતા આત્મા પ્રાપ્ત જ નહીં બોલે સમજી જ નહીં શકીએ એમના હિસાબે આ જ્ઞાન મળી જાય એમના હિસાબે એમનું જ્ઞાન વાંચેલું જેને કોઈ અપેક્ષા નથી એવું લાગે હું હારું વિનાશ થઈ જલય થઈ જશે બધું થઈ જશે પણ નથી પ્રલય થતો એ નિપેક્ષ પ્રલય નથી થતો અનાદિ અનંતે અનાયું નથી બોલે કારણ થાય ખરી કોઈ પણ ક્રિયા કારણ વગર થાય ખરી ક્રિયા જ ના હોય જગત એની સાકાર જગત નિરાકાર ચૈતન માંથી થાય ખરું સાકાર જગત નિરાકાર માંથી થઈ શકે ખરું કેમ કે નિરાકાર માંથી સાકાર થયેલું સાકાર વસ્તુ દુધી છે આ વસ્તુ તમને સાકાર માં સાકર કાકર ને સાકર તબીય જુદી રીતે કાયમ જ રહેશે શું રહેશે કાયમ રહેશે કાયમી કોઈ ઉત્પન્ન થતું નથી વિનાશય કાયમી સીધો કાયમ રહેશે અને એનાથી ઉત્પન્ન થતા પર્યાય નથી એ જગત આ જુદી રીતે ચાલે છે બરોબર છે નહી બરોબર થી ચાલે નહીં બરોબર છે એના હાથમાં કુલ કરે ને આ તો કઈક કઈક કરી બેઠેલા જવાય ના અમે જવાય આપે સતર ગયા જેવી સ્થિતિ થાય શું થાય જરૂર ના હોય તો આટલી શિરતા જ ના હોય ને તો આ આવું જ્ઞાન માં તો થાય છે ને કઈ ઊંચો થઈ નકું ખુદાકુદ કરી આત્માને સ્વરૂપે કરીને જાણવો જોઈએ કેવું સ્વરૂપે કરી સ્વરૂપ છે આમ આવો શબ્દ કરી શબ્દો કઈ સ્વરૂપ માં સમજુ શબ્દો શબ્દો ના હાથે સ્વરૂપ સ્વરૂપ ના અર્થ જુદા પાડે છે આ જે સ્વરૂપ ને બધા જે આત્મા ના અર્થ જુદા પાડ્યા આપડે પેલા શબ્દ સ્વરૂપ ના શબ્દ નો અર્થ જુદા પાડે છે આ બધા વિભંગીઓ કરેલા છે બુદ્ધિ ના બધા પ્રકાર છે બધું ખોટી વાત છે સ્વરૂપ સ્વો શું થયું એનો અર્થ ખોટી વાત બાજુ શું અર્થ છે શબ્દ નો કરવા જેવો નથી શું કહ્યું શબ્દો તો શેગના છે સમજવા માટે આ ટૂટી થઈ છે આ ટૂપી થઈ છે ચક્ર છે એવું આ વાસ્તવ છે સંસારી ચક્ર છે બે કંકો આ તો એ પાટીદાર ના આપડે પાટીદાર આત્મા આધાર રાખે છે તમારો સંઘ કોનો છે એ સંઘ ના હોય અને અહીં બીજો કુસંગો હોય જાત જાત ના કુસંગો પડ્યા હોય એ સંઘ ઉપર આધાર રાખે પણ સાહેબ કોઈ હડવા જ બધા નામ છે ભક્તિ કરો એ કોડો આત્મા જાણવો હોય તો ભક્તિ ની જરૂર નથી પણ નહિ તો ભક્તિ જ કરો આવું વચ્ચે ડોળીઓ કરવું નફર થઈ ગયા આત્મા એવો નથી આત્મા પરમાત્મા છે એ મૂર્તિ એવી હા એમને મૂર્તિ ના ભાઈ ને એ આત્મા જો પ્રગટ થાય ને એ મૂર્તિ એ મૂર્તિ એ દેરાસરે જોવા જેવું ભાઈ જો એમને પ્રગટ ના થાય બધું આપણા લોકોને સમજાય નહીં બધું આપે બધું પછી છેતરા એટલે પછી સમજી જાય પાછા બીજી વખતે સમજી જાય